ના જોડે નથી આ તે કહી દે છે વિદ્યાર્થીઓની વાણી શાસ્ત્ર એટલે આ પુસ્તક ને તમે એટલા માટે ગરબા નહી કરું પછી જાત ના જાણવા હોય તો માથા કુડે કરી નહીં અને ના જાણવા હોય માથા ફોડ કરી માથા ફોડ કરી जीवन मूर्ति वगैरह बंधन हैदय के तो आज्ञा जरूरी तो खाली हृदय सजी कर सजीवन मूर्ति पर के એના પાસે લોકો તો એ જાણે લોકો કે ઉપયોગ છે નિશિન જેના આત્મા નો ઉપયોગ છે નિરંતર સતત અને રાત્રિ દિવસ આત્મા નો ઉપયોગ જે ઘર નિરંતર છે જેવા કોઈ હોય મિત્યુજનાત્મા હોય શાસ્ત્ર માં ના હોય સાબરામ ના હોય વાણી તે શાસ્ત્ર રૂપે હોય અલૌકિક વાણી હોય કેવી હોય અલૌકિક હોય નહીં એ વાણી શાસ્ત્ર નત્રો લખવા દેવી વાણી હોય શાસ્ત્રો પણ હારી વાળી ના હોય અંતરંગ અંતરંગ્રેસ આ દુનિયા પત્ની ના હોય આખા વર્ષે માન મોભો મોટાઈ પદ્મી લક્ષ્મી એ બધું હોય પર રમનતા વાળા ને એટલે આપને સમજાવી નાખું કેટલો ગુનો નહીં દે હા સમજાવું વાંચવા માટે નહીં વાંચવામાં છે સમજાય ન આવે ન આવે નહીં અજ્ઞાન છે દેવું વર્તન એટલે આ વર્તન તમે તમારી ભાષા ના લઈ જતા વર્તન આ દસરી વકીલાત વર્તન કરેલા હા આક્રમ વિજ્ઞાન ના આધારે પેલા ના આધારે અજ્ઞાન માં સેવું કરે હા આક્રમ વિજ્ઞાન ના આધારે અજ્ઞાન માં કારણ કેવું પડે એનું કારણ શું એનું કારણ એનું કારણ શું એમ આપડે હર્ષ ટોક વખતે હાજર થઈએ છીએ બે વ્યાખ્યા મળી લાગુ થાય છે કે આપણને જેલગીરી થાય અને નામ સાથે જ્ઞાન એ લગીરા કરે ને બરાબર સારું બોલે ને હોય તે બધે જ્ઞાન હાજર હોય છે અને ખોટી વકીલાત થઈ રહી છે તે પોતે જાગૃત જ્ઞાન હાજર હોય પોતે જ્ઞાન સ્વરૂપ છે પોતે જ્ઞાતા અંગ્રેજ હા અક્રમ વિજ્ઞાન છે એટલે બઉ અજા વિજ્ઞાન છે શુકડે ધ્યાન ને પાણી જાય શું કહેવાય શુકડ ટુકલેધાન શ્વાસ ચાકી આ કાળમાં શુકલેધાન છે નહીં થશે ના ગયું ના કયું ના ગયું આ કાળમાં સંગીત છે નહીં ના કહ્યું ના કહ્યું ના થયું એટલે આચાર્ય મારા જે કહ્યું કે આક્રમ વિજ્ઞાન તમે જુદું કેમ પાડ્યું કે છે જુદું પાડ્યું નથી આક્રમ વિજ્ઞાન ઉદય આવેલું છે ઉદય મારી ઈચ્છા નહીં હૃદય આવી રીતે હૃદય પછી ચાલે છે શ્રમિક એટલે શ્રમિક એટલે શું માગી નો માર્ગ અત્યારે આ સાધુ આચાર્ય નો માર્ગ છે એ માર્ગ ચાલુ છે અત્યારે બંધ છે એ લોકો એ તો પરંપરા તો એવી છે કે ચાલુ છે મોક્ષ નથી કેવા જ્ઞાન નથી આમ કે છે એમ એ જગ્યા આ માર્ગ ચાલુ છે માર્ગ ચાલુ છે નહી માર્ગ ચાલુ પગવાન નો તો ચાલુ मार्ग तो चालू तो करो <laughs> ना डिफेंट कर लगे मार्ग चालू देव आग न जन बंदिर म जाए दे प्रतिक्रमण करें तो व्याख्यान सापड़े थे ये हिसाब से आपे एम कहते मार्ग चालू है जै आचार्य बात ने कहू कभी मार्ग बंद અને તમે જે પાટી પર બેઠા છો પાસે સડી ગયું જ કહ્યું મને કહે શું પુરાવો માર્ગ બંધ થયો નો કઈ પુરાવો આપજો તો જો માર્ગ કેવાથી સારું રહે કે જો મનમાં હોય એવું વાણીમાં બોલાવે એવું વસ્ત્ર આવે તો માર્ગ સારું છે માર્ગ માં હોય એવું વાણી માં બોલાય એવું વર્તન માં આવે અને એવું ના આવે તો માર્ગ બંધું નથી એક સેકન્ડ માર્ગ બંધ થઈ ગયો ફાફા મારો ક્યાં જાય બન્યું મારા બંધ હોય ખોટું હોય માર્ગ ની તો માર્ગ બાજુ પડે પણ એક બીજા નું ખોટું ઠરાવે પેલો પેલા નું ખોટું ઠરાવે પેલો પેલા નું ખોટું ઠરાવે અને મોટું થયેલ નહીં માર્ગ નહીં વધે નથી બુઠા માસ ને માર્ગ સારું છે પણ જૂઠો કેવો જેવું મનમાં હોય એવું જ પાછું બોલે અને એવું પસંદ કરે અને સાચો હોય તેવું મનમાં હોય એવું બોલે કરે જેવું એવું બોલતા નથી વિરુદ્ધ કરે છે એટલે માર્ગ બંધ થઈ ગયો એટલે ત્યાર કર્યું જયારે આત્મા આત્મા વેજો વધશે ત્યારે તે ઉત્તમ થશે ત્યારે આ પણ થઈ જશે લાખો હજારો બે હાજર પાંચ હજાર કે હજાર કલાક માં કરી દેવાના કરી દઈશું કેટલી રૂપિયા એટલા બધો બે પચીસો વર્ષો બકરી છે તેમજ બધા જે રહી ગયા છે બધા રહી બન્યા છેલ્લી તક છે પછી લોક માં જક રહી નથી સંસારમાં પુન્ય થાય ને પુન્ય વાપરે બધા કરે છે એટલે ધરમ રહેશે ધરમ રહેશે લોક મારવી જશે ધર્મ છે આપણે કેવું ને આત્મ આત્મવીજ્ય જો આત્મવિજય ચાકશે તો પછી પેલો માર્ગ ચાલુ થશે આત્મવિજય થેલો માર્ગ ચાલુ થશે એવું આપે ક્યાં જે શક્યતા ખરી ચાલુ થશે શક્યતા ખરી ચાલુ થશે પણ થોડી વખત લાલ લાગે આવાનો આધાર ભરે છે આનું આ રિમાર્ક જે આવે ને તે ડાય રિમાર્ક રહેશે કભિક માર્ગ માં કભિક માર્ગ માં આગળ શાસ્ત્ર વાત છે અને આ જે નવકર્મ બોલે તો નવકર્મ માં એટલી બધી શક્તિ ને ખબર પડ્યા જોગ્ય આત્માને તે છે એનામ શક્તિ મનુષ્યો બધા થઈ ગયા છે તારું મન વચન કયા ભલે આશ્રમ બાજુ જેમાં બિલકુલ ચેતન ના હોય એવું કઈ નાખે છે બે ચાર ભાવ કઈ નાખે છે બે ભરાય ચાર કેવું આત્મા નું સ્વરૂપ તો એક જ આવે ચાર સ્વરૂપ કે તમે હાથમાં કોઈ જોયું છે ખરું હાલ ભાઈ આખા તો દેખાય નહીં દેખાય છે ઘેર દેખાય છે દેખાય છે ચેતન નહી ચેતન છે વ્યાખ્યાન કરે છે તે ચેતન છે વ્યાખ્યાન તો વખતા કરે છે અને પેલા સાંભળે છે ચેતન તો ખરું બે માં ચેતન તો ખરું સાફળનાર માં ચેતન ને બોલનાર માં ચેતન ચેતન છે તો બોલે છે તો સાંભળે છે કારણ કે મોટું તો કઈ બોલે નઈ સાંભળે શું જશે કે એ કે જે ચેતન છે એટલે તો બોલે છે કે છે આ બોલે નહીં કે છે સાંભળે નહીં હા બોલે છે વસ્તુ અખડાય એટલે હજ થાય છે એવું જળ છે તો બે વસ્તુ અખડાય એટલે હાથ થાય છે હા એટલે ચેતન ના ભૂલ નથી તમે જોતા આપડે આવો રે તમે શોતા જતા तो प्रेरणा स्वभाव ना हो तो ना जाए। तो कर બધા જ હું બોલું છું હું બોલું હા હું બોલો છું એવું બધા બોલો નથી કોઈ દિવસે બોલો અને વાણી આમ ભગવાન પોતે જે બોલ્યા તે જ્ઞાન સ્વરૂપ ભગવાન જેવું એ જ્ઞાન સ્વરૂપ કર્યા પછી પણ જયારે વાણી રૂપે બહાર ત્યારે એમનું જ્ઞાન જતું રહેલું નથી જ્ઞાન જ બોલો હું બોલ્યો અને મહાવીર ભગવાન કરેરાજ કરે અમારે અમારું કરવાનું કરતા પણ ના હોય ખરાબ બોલાય તો એમ જાગી અને સારું બોલાય તો એમ જાગીને જાણકારી કઈ ખરાબ હોય ભૂલ હોય નઈ બનતા સુધી કોઈ તારું ભૂલ નીકળી નથી અમે વીસ વર્ષ બોલાવ્યો એનું એક્સપ્લેનેશન આપવા તૈયાર હોય આજે એક એક સજ્જન જવાબદાર છે જોઈને બોલીએ છીએ આ કઈ કોઈ પુસ્તક નું બોલતા નથી પદ્ધતિ જ્ઞાન ગમે બહુ ગમ્ય પણ જ્ઞાન ગમ્ય છે આગળ શું છે જ્ઞાન ગમ્ય બુદ્ધિ ગમ્ય નથી એ બધું જ્ઞાન ગમ્ય છે તો કારણ બુદ્ધિ મારા માં નહી હોવાથી આ બુદ્ધિ વગર નું જ્ઞાન છે કેવું છે સાંભળવા માં મજા આવે ના આવે જો આપને દે અહીંયા કે કેરા ઇન્ટરવ્યુ કે શું લાગે તો બજેટની વાત કરી તો એમાં ભાઈન કદાચ પ્રક્રિયા જારી ન હોય મને ખબર નહોતી કે એનો વિગતથી ખબર પડતો ચાલ કાલી ચાહે તો મને કદાચ સમય કઈ વાત કરી એટલે મેં તો જીવો પાણી હવા રિયલ સ્વરૂપ સ્વરૂપ છે આપડું સુધી રિયલ સ્વરૂપ તેર સંતપતિ બોલ નમસ્કાર હું સુરિયલ દર્જે ધવસર્વે કે કે આ જગતનો દોષ સર્વે એટલે બધા જીવ આનું દર્શન પાસ છે પછી સુરિયલ દર્જે સિદ્ધાંતો પર જે આખા જગતના સિદ્ધાંતો પર બેસે છે આ રિયલ દર્જે સત્તા છે જે નિયાબા જગતને ચકળ મારે છે એટલે ને તો ઉત્તેજક થતો હોય છે એટલે આ છે એટલે તો એટલે જેઈ ગયા છે ને સામે 6 6 ચાલે રોણી પર ને સામે બરોડા નાય पंचभूत नो नाश मन नो नाश दे प्रकृति नो स्वभाव पाश थाय નાશ થઈ જાય છે અને સંજાયત ને સંજાયત બોલો પ્રકૃતિ આખી સંપૂર્ણ બધા નું ના થઈ જાય ઇફેક્ટિવ પ્રકૃતિ અનેકૃતિ પોતા છોકરાજે એકાગ્રધી ને છોકરાજળે લાયક છે છોકરાજે પ્રકૃતિ સ્વભાવ છે એકાગ્રતા નથી બેંક નું કરું બેંક માં રૂપિયા ગણા ગયા હોય એકાગ્ર થાય ને બેંક માં રૂપિયા ગાંધી એકાગ્ર થાય ને સર બેંક માં રૂપિયા ગણા બેઠા હોય તો એકાગ્ર થાય ને સરકાર થઈ જાય ઇન્ટરેસ્ટ ત્યાં આગળ એકાગ્ર થાય ભગવાન માં ઇન્ટરેસ્ટ નથી એ તો મફત ના નામ કહે છે વગર ભાવના લોકો એ પડેલી જ નથી લોકો ભગવાન ઇન્ટરેસ્ટ જ નથી ઇન્ટરેસ્ટને આ રૂપિયા માં ફ્રી માં એકાગ્ર થાય એકાગ્રક્તિ રહી નથી એકાગ્ર રહી શકે એમ પણ ભગવાન નો ઇન્ટરેસ્ટ વધારો ભગવાન નો ઇન્ટરેસ્ટ થઈ જશે આ સોનમાં આવ્યું બધો વાત કરો બધી જાતની વાતચીત થાય ભગવાન એકાગ્ર થાય જણા બતાવીએ તો થાય તમે ઘણા કરજો અને બતાવીને તમે કરજો ટકા <laughs> દરેક હોય છે દરેક જીવાત્મા માં ચેતન શક્તિ હોય છે કે નહીં દરેક જીવાત્મા ચેતન શક્તિ તો હોય છે ચેતન શક્તિ તો હોય છે પણ એ મન ઉપર હોય છે કે મન ઉપર નથી હોતી ચેતન શક્તિ મન પર નાય કે મન પર મન છે ચેતન શક્તિ મનુષ્યને બદલે મનુષ્યને બદલે બીજા જાનવરોની બધી લિમિટેડ છે અને મનુષ્યને માન લિમિટેડ છે બુદ્ધિ લિમિટેડ છે સીતા મિંદુ લિમિટેડ છે ઇગોઇસ્ટ મન લિમિટેડ છે એનો પ્રશ્ન એવો છે দাদা કે ચેતન શક્તિ મન થી પર છે કે મન મન સાથે છે તમને આ એક આ ચેતન છે આનામાં ચેતન છે એવું ખબર પડે તું ને જીવાત્માચ થાય તો તમને ખબર પડે કે આ વસ્તુ મને ટચ થઈ છે ખબર ખ્યાલ આવે તો મને ખબર પડે કેસ થાય છે ખબર પડે ને એ ચેતન નું જ્ઞાન નથી આત્મા નું જ્ઞાન નથી ચેતન તે આત્મા છે એટલે ચેતન તે આત્મા છે ગિલોરી ની પુજરી કપાય છે ગિલોરી ની પુજરી કપાય છે પૂજરી શું થાય છે પછી આવે છે તેમાં જીવ ઘરો હોય પૂથડી માં જીવ તો ભિલોડી છે પુછડી માં ભાઈ આવનામાં ચેતન ચક્કી હશે એટલે એનામાં ચેતન ચક્કી હશે એટલે કશે ને જીવ તો ચાલે એવું છે કે જયારે માથા કપાઈ જતા ધળ નડતા એ શું છે પેલા ઇતિહાસ નું હતું કે માથા કપાઈ જતા હતા છતાં ધળ લડતા હતા એ ચેતન લડતું નથી એટલા તો પછી આને મળ્યું હોય પાંચ માં પછી આપ બીજા પુસ્તલ ને મર્યું છે કેવાય ને પુસ્તલ કહેવાય ને કે બીજા ગમે તે પૂતગલ ને આમ મારવું પણ અમારે આ તો પંત મહાદુત તમા એને પંચ મારવું તત્વ વધારે આકાશ આકાશ નું ભાઈ જાય જાય પાણી પાણી જાય જાય એક લોન અને એક પાલક છે પ્રાવર ક્ષેત્ર આ કામ કરે છે બેટરી બેટરી એમાં સાઈડ તેલ હોય છે ને તેલ એ તેલ માં ખરેખર એમાં પાવર ભરેલો હોય છે નહી ભરેલો હોય છે ક્યાં સુધી રે એના પાવર હોય કેવું આ પાર્લર હોય તો આ પાર્લર ખરા બોરી નો પાવર લાઈ પાવર અને માઇન્ડ નો પાવર આટલા ની પાવર ખરા પાર્લર છે આ ખરેખર ચિંતા નથી સંસારમાં જે કામ કરી રહ્યું છે એ મૂળ ચેતન નથી પાવર ચેતન છે જેમ વેસી માં પાવર હોય ત્યાં સુધી ખાતે પાવર હોય ત્યાં સુધી પાવર ના હોય તો ખરા પાવર ઉતરે જ જાય છે દાદા નિરંતર પાવર ઉતરે જ જાય છે પાવર ખરાબ થઈ ગયો પણ એમાં ઘી માત્ર ની માત્ર બીજા માં એવો પાવર કરી શકે કે જેમાં ભિલોડી ની જે શક્તિ હતી પાવર છે તેને ઉછળી માં રહી એવી રીતે બીજા માં પાવર શક્તિ કરી શકે પુરુષ કોઈ એવો મહાન પુરુષ હોય મહાન પુરુષ ને ઠંડા થવાની શક્તિ નથી આવેલું કોઈ માણ એવો કાચ્યો નથી જયારે ઠંડા થવાની દ્રષ્ટિ પોતાની સ્વતંત્ર હોય એ પછી ભગવાન હોય કે ભગવાન દાદા હોય તો લોકો કેતો હું સાથે જાગ્યું કહી દેવું લોકોને બહુ કે ભગવાન ખોટ લાગે મારું શું કે આપ્યું બોલવાનું શું એટલે મોટા મહાન પુરુષો કહી શકે નઈ આ બધા લોકો મહાન પુરુષો થી બોલે છે કે અત્યારે અત્યારે ખબર પડી જાય છે તને એ ગરભો બાજ્યો હોય નઈ મહાન પુરુષ નઈ તે ગર્ભો ના કરે છે રાખો ના બાપ ના પાસેથી કહેવાય આટલા બધા ઓપરેશન કરે છે નીકળ્યા ઘડા થાય કે આટલું બધું ના થાય તો ખરીદ ભગવાન તેલ ઉપર ચડી રહેલો તેલ કઈ ના થાય आ जन्म संकित कर्म आधार मनुष्य आ जन्म न मनुष्य मनुष्य नु वर्तन य संचित कर्म न आधार हो अत्यार जन्म न कर्म न हिसाब क्रिय मण कर्म हो થયા કરે અને પ્રારબ્ધ કર્મ એ સંચિત કર્મ આધારે થયા કરે અને બીજા નવા કર્મ સંચિત થયા કર્યા બધા સંચિત કરવાની ચાર બોલવાનું બોલો હા બીજી પછી બોલો તેમ નથી જે જીવ ને સ્વ પડ્યો જીવ દશા ના જીવો નું સ્વભાવ પડ્યો છે એ સ્વભાવ છે એનો નાશ થાય આ જીવ માં જે જીવદશા ના જીવો જીવ દશા ના જે જીવો છે એનો જે સ્વભાવ પડેલો છે એ સ્વભાવ આ દેહ નાશ થયા પછી જોડે જાય છે કે સ્વભાવ નાશ થઈ જાય છે જોડે જવાનું ફળ થઈ જાય છે કડવા મીઠા ફળ થાય છે અને પછી બીજ પડે છે એ બીજ આવતા પાછો કડવા મીઠા આવશે બેટરી ના પાવર ની બે જ પાવર ઉતરી ગયો બેટરી કડા નવો પાવર કરે છે નવો પાવર બે છે બેટરીઓ કડા થાય બેટરી પાવર ખરાબ થયા પછી થી પાછો બેટરી ના પાવર ભરવામાં આવે છે તો તમારા જેવાના ચરણો ગયા પછી પાવર પાછો આવે કે નહીં બેટરી માં પાવર બીજો પુરાય છે તો કે આપના જેવાના ચરણો જઈએ તો પછી એ પાવર પુરાય કે નહી આ ચરણો પાકું નહીં લે તો પાવર બંધ થઈ જાય પુરાતો જૂની બેટરી ભરાતી પણ થઈ જાય જૂની બેટરી એક મિનિટ માં ચાણું પાકું લેવામાં આવે તો એવું નહીં પાવર પુરાય નહીં કે બીજો પાવર આરતા ભાવ નહીં પુરાય બંધ થઈ જશે આરતા ભાવ નો તો બંધ થઈ જશે વ્યક્તિઓ બંધ થઈ જશે ચાણું લેવા બીજું થાય મુક્તિ થાય સર્વ દુઃખો થી મુક્તિ થાય આપણી જાય જ્યાં સુધી ભૌતિક સુખ ની લાલચો છે ભૌતિક સુખ ની આશાઓ છે ભૌતિક સુખ સુખ માનેલું છે ત્યાં સુધી જીવ દશા છે અને ભૌતિક સુખ માં સુખ નથી એવું માને અને સનાતન સુખ વાળે ત્યારે શિવ દિશા તરફ જાય પછી શિવ દિશા ઉત્તમ થાય ભૌતિક સુખ છે જ નહીં આવે અને સનાતન સુખ જ સાચું સુખ છે એવું માનવામાં આવે ત્યારથી એ દિશામાં એનું પ્રયાણ થાય ત્યારથી એ છે તે પોતે છે જીવ પીવે અને બધા પીવે જાય કે શું કરે ચંદુલાસ રહે પછી થાય વાતો કરે આપડે રામ છીએ ત્યાં સંતુલન નો જી ગયા છે જી ગયા કઈ ઘેન ઉતરી જાય એટલે સાંભળ્યું છે અંદર બેઠેલો ભગવાન જગત માં બધા નાટક કરે છે તે સાચું છે ભગવાન નાટક કરતા હોય તો આપણે નાટકીને બોલાવો જ પડે નહીં કરે અને આ સિનેમાની બધી